બે વાગે કેટલી કરેતામી શું તો પછી આપડે એવું કઈ ક્યાં દિવસ ને દિવસ મળી દોચ્યા આપી બેસીટો ડીટો આ ડીટો દીટો નો ધંધો છે અક્કલ નો ધંધો નથી અમુક અક્કલ વાળા તો આગળ અમે એ ભર્યા કરે વાત બહુ ઊંચી બોલતો હોય તારે બુદ્ધું કરે હું વાત હું ગુમને બધાને આવતા વાત બની વાર ત્યાં થાય છે મન બહુ ઓછાય બહુ જન કઈ ગયેલા જાગ્રત માણસ જાગ્રત માણસ કબીરા ની પછી બુમ પાડું ને બહુ જન કઈ ગયેલા ખાનદાન માણસ છે ઉપર થી મુરખ બનવાનું કશું લેવું ને દેવો ની શ્વાસ નામે નહી ક્યારે જિંદગીમાં શ્વાસ કોઈની જોડે એક પણ માણસ એવો ને જોડે શ્વાસ રાખ્યો હીરાબા જોડે અંબાલા જોડે શ્વાસ મેં નહી રાખે છતાંય પણ લોકો બહુ જાતનું કહી ગયેલા પાછી કેવું ઓફિસર હોય તો દેખીકા ખબરદારી બધા તો ખબરદારી જે છે દાદા એટલે ખબરદારી જે છે ને એને લઈને બહુ બહુ આશા છે પચીસ ની ઉમરે પૈસા માંગતા હતા ને પછી કોણ નતું પડતું દાળા કરેલા કરેલું ત્યાં ઘેર જપ્તી આવીને હું ગયો તારે હું ઘણી કરતા ગયો તારે આપીને આવવું પડ્યું એટલે હું કુદર કુદર બોલાવવા માંડ્યો એટલે પાંચ સાત માણસ એવું થઈ ગયું આજુ બાજુ ઘડી આવીને સમજો થયા બધું શું કહું લડી કહે અને બઉ ખરાબ દેખાય આપણા જે લોકો ગયા છે રસ્તા માં રસ્તા ઉપર મોટી કરીને ગંદાતા ગંદાતા સંદાસ ને આપડે લાતો મારીએલ થઈ એવી ભૂલ થઈ ગયેલી હોય તાર લોકો ટકોરી મારે જે દેખાય ને બઉ જાતની નોંધો થઈ લીધે પણ એ પહેલા ના હિસાબે જોડે ફાઉન્ડેશન બહુ મજૂર બહુ ફાઉન્ડેશન કશું ના હોય ચાલે કઈ પણ ના હોય ચાલે કઈ પણ ના હોય જિંદગી મેં ઘડિયાળ નથી લીધું વેચાતું ઘડિયાળ પહેર્યું નથી રેડિયો લીધો નથી રેડિયો લાયો નથી કોઈ પણ વસ્તુ લાયો નથી મને વા એના જે ઘડિયાળ એક જ છુપિયા લીધું એટલે નોંધપો માં પંદર વર્ષની ઉંમરે તે હાથ ગયું ને અહીંયા આગળ દૂધ્યું ના દે આ તો કરે આપડે આનું શું કે અવલંબન પરવલંબન તો ના ચડે શું કયું કોઈ અવલંબન તકિયો રાખ્યો તો પછી બીજો ચડે નહીં પણ તકિયો ના રાખ્યો કે ના ખોળે નિરાલંબ થઈ બેઠા જ છે અવલંબન શબ્દ નું અવલંબન પણ એવું કુ અવલંબન છે મોક્ષ માર્ગ નું એની સુગંધિત પણ તેથી આગળ જવાનું છે નિરાલંબ થવાનું કેટલી ગજબ ની પુન્ય બધામાં થોડી થોડી મોછા રહી જાય છે અવલંબો નો બધા રહેશે એમ નથી અવલંબો નો અમારા કરતા બધા પેહલા જે હતા હા પેલા કેટલા અવલંબન હતા વરી સહી ચાલ સિનેમા બીજું પકડ્યું અવલંબન અવલંબન ઘટતા જાય અવલંબન હોય છે સિનેમા નો બધું અવલંબન તો જતા રે ત્યાં ચાલ્યા જાય પણ વ્યક્તિઓના અવલંબન વ્યક્તિઓના અવલંબન હોય છે ધીમે ધીમે જતા અવલંબન એ કઈ વા પણ એ કોમ્પ્લેક્ષ છૂટે કેવી છે આમને બધા ને અવલંબન ખરેખર નીચે અવલંબન એટલે શું કેવી રીતે પાછું પરમાથી સવા માટે જવા માટે તૈયાર થયો અને પાછું અવલંબન બહાર નું બહાર ઉપાય નહી એ અવલંબન બીજું લેવું પડે અત્યારે અત્યારે લેવું પડે જ્યાં સુધી આપડે પગ માંગીએ નહીં દરિયામાં આપડે ઉતરીએ આટલું પાણી ભાઈ તેઓ નીચે પગાર જાણીને સમજી લેવાની શું હકીકત માં જ્ઞાન એટલે શું જાણવું સમજવું મેરેજ થયા કરે આપડે જાણીએ છીએ તો ફરી વળે છે જાણીએ છીએ છતાં મૂર્છા ને મોજું આવે મૂર્છા ને જબરજસ્ત મોજું આવે તો પછી મંડાણ કેટલા આવતા નું મંડાણ આપડે થોડા થોડા ઘર ના મંડાણે જો આટલું બધું જોર કર્યું છે તો આવતા પેલા જબરડા બધું ઉડી જશે એ વાત ખ્યાતિ થઈ ગઈ દાદા યાદા શાંતિ થઈ જાય ઉપાય તો ભાઈ દાદા નોલંબ લીધો તમામ લોકો મટી જાય બોલતા નથી આજે જરા ભૂલો જ આવે તમારો આધાર છે દ ખબર પડી આધાર બો છે દાદા ભગવાન આધાર પછ છે આધાર આપ બોલે ને ખાયા જોડે રાતે રાતે બેન કે પડી ગયું જા દાદા ને કે મોકલવું દાદા ને બીજું બધું બહુ કાર્ય કર્યા એવડો મોટો પલંગ છે બધું પવિત્ર થઈ ગયું જેવું કોઈ ફાઇલ વગર આજ પાછું એમને તો કઈક કઈ કાવતરું કશું કર્યું નથી તો આ પેલો ડાક્ટર તમારે દાદા બે મહિના ભાવતરું નથી ગાવું ન કાવતરું ને આપણે કાવતરો પેલો નહીં રાખવું એવું કાવતરું હોય એવું કાવતરું કાવતરું અને કાવતરું ના હોય અમને બઉ સરળ લાગે ઇઝી લાગે આ તો હોય તો અમને વધુ એ તમે કહ્યું કે શ્વાસ રાખજે કાવતરું કરીને પણ દાદા રાખજો આપડે બીજું કાવતરું કરે દાદા ના ધ્યાનમાં રાખવા માટે જાણે બીજા થાય તારે જ વાંધો તો કાવતરું કરે દાદા પકડી રાખવા લાગી કાવતરું કરે તારે બરાબર બીજા થાય તારે જકલીફ તારે ત્યારે ત્યારે એનો વાંધો નહીં બીજા તકલીફ ના થાય ત્યાં લગી ત્યાં લગી વાંધો એકવી પડે એક જગ્યા એક જ બાજુ રે ને બે બાજુ મારે પાસે બધાને હેલ્પ કરે તારા હાથમાં અમે તો બહુ જન્મધરમ ધ્યાન કર્યું છે તારા હાથ ડાક્ટરે તો વરસાહ કર્યો છે તારે તમે હાથમાં આવ્યા છ જોઈ નાખી આપે છે પકડાયું એવું પકડે ખરેખર જોવા દેખાય પાસ દાદા કે દાદા એવા જીવંત પુરુષો આપણા જ્ઞાન આપેલા છે સ્વામી ને પ્રાર્થના કરી છે કે દાદા ની કૃષિ જલ્દી માં જલ્દી સારી થાય મહાત્મા જગ્યા રાખી દેવું છે તમારા દાદા હોય ત્યારે બધાને મળી ગઈ પણ બીજા બધા શું થાય ઓગણીસ અગિયાર ઓગણીસો ઓગણસી ખેસીબાઈ ને ત્યાં વડાલા પરિગ્રહ ગોદારૂપ ના ગણાવે ગોજારૂપ ના ગણાય અમરી ગોદામાં રોજ પરિગ્રહ પરિગ્રહ એટલે પકડ્યો લાયક લાય આપડા જ્ઞાન ને લીધે નેતા હું ખુશ છે પાટલો કોઈ ના જોઈએ આપડે જે ભગવાન આમ કરવાનું કહ્યું એ લેવાનું અજવાઈ શકાય હા જેટલું જેટલું ત્યાગ કરી શકાય એટલું ત્યાગ કર્યો બાકી રહી શકે એટલું રાખવું બોલે પાત્ર હોય છે ને લોકો પાસે ત્યાગ કરવાનું ભગવાને કહ્યું તો એ શું ક્રોધ માન માં આવેલો ત્યાગ કરવાનો ત્યાગ કરવા માટે કરવાનો ત્યાગુત રહી કરી દરેક પુસ્તકો ગુમા પાડે છે ત્યાગ કરવો ભગવાને લખાય એનો સારું ત્યારે વૃત્યુ ને અક્ષય કરો કે આપડે વૃત્તિ છે તો બધા ને થઈ ગયું સાગર આપી દીધો આખા બાર ઉપાંગ ન થાય ભગવાન ના બહાર ઉપાંગ એમાં તે વૃત્તિ ઉભી થાય છે એટલે વાળ ખોલી વાગે સારા સારા માણસ હોય પણ આ અભિપ્રાયનો પણ કરો કરો કે લે ને કરવા તૈયાર છે તાનો કરવો ખાવાનો કરી શકાય છે સંજાજ કરી શકાય છે युवा शायसे मैं देखाय परिक्र है मन व्यादी साग कर त्यागर को शानेट त्याग करने त्यागी है त्याग करने गृहस्थी से, से त्याग करना સરળ ત્યાગવાના માટેલન થયું એટલે ત્યાગ પૂરણ થયું એટલે ગ્રહણ કેટલો સરળ રસ્તો એકદમ સર એકદમ બધી વ્યક્તિ હતી પડી નહીં વાંચવું પડી નથી એમને ના બે સત્યમાં જોઈ જોઈ નથી ગીટી કાઢી નાખી બારપક્નો સાર રક્ષક થાય રક્ષક કે વીની સર ના જ નક કે બરાબર દીકા કેબુ ગારી પુરજો એક સાહેબ તમે દર્શન કરાઈ તમે કે એવા ભિખારી બનનાર છો ને તો પછી હંમેશા સારું ભિખારી બનાવો પણ એ તો એ વાત કરી એ જ આત્મા નું ધર્મ છે ને આત્મા બે એના હોય તો જ્ઞાતા ની હાજરી નથી હા જ્ઞાતન હાજર નથી નવું નવા બારું આ સાલ થી ઉગડે છે બે સાલ થી ગરીબ જાત નો ફેરફાર કરવાના છે નવો ફેરફાર લોકો <laughs> ના દાદા ભૂતગલ છે એટલે ભય લાગે ને પૂતગલ છે એટલે ભય તો લાગે ભય કાર્ય સાવચેત રહેવું જોઈએ ના ના સાવચેત રહેતા તા જગત જ રહેતું બરોબર આ તો હોય સરકાર દીડાઈ મારી લોકો ને સરકારે શું કરો હા વનતું એવું બાયડો ખગડાયા ખાય કર્યા કરે પુરા પૂર કર્યા કરે આપણા ઉધારે બીજી સત્તર નથી બધા વાંટો હોય કેટલા વન્ટ એટલા બધા હોય છે ઘરના ઘર આખા સાફ કરી નાખે હા જમીન દોસ્ત કરી નાખે શું ના કરીએ માટે આપડે શું ફેર દેવાનું આ તો શું ના કરીએ કેવા પડી પડી જગ્યા આપડા મા નથી આપડે નો ડરે ડર આવે જ નઈ ને દાદા ડર ડર બગાડી દીધો છે નીદર થઈ ગયા ના ની થઈ ગયા ડર પડી ગયો થઈ ગયો નથી પાછું નિરાણ કરી સંચાર મજા કર્યો છે જ્ઞાન કર્યા જ્યાં જ્ઞાન કામ કર્યા કરે તમારે શું કરવાનું સરળ બધાર આવી રાત નો સંઘા વાળી વ્યક્તિ રાખતો હા પછી આગુબાજુ કરવાનું હોય તો તમે ક્યારે કરી લો આજુબાજુ કરવાનું ક્યારે કરી લો બે જ છે બીજું છે નહીં એટલું કે છે જ નહીં તો આ લોકો સમાજ લોકોએ કહ્યું કે આ થાય આ ઉત્તર ના દર પાડી જ દક્ષણ થયું બધા સંયોગો છે સારો ભગવાન થી બુદ્ધિ થી પાડેલી ભગવાન નું ત્યાં બુદ્ધિ છે નહી એમાં કશું છે બુદ્ધિ શીખ થાય ને સારા નશા તો બુદ્ધિ થાય ને છોડી નાખી જશે નાખી જ વિચાર ન હતો લવાનું છે આવે જ ને નહી મન છે આશીર્વાદ છે મોક્ષ મોક્ષ ને મોક્ષ ઉલ્લાસ એક કપરાનો એ છે સીધા તમારું આ તો ઓળળો જોતા હતા ઓળળો હા ઓળળો નહી અમદાવાદ બોલી કે વળો આવી ગયો અમદાવાદ સમજી છે આ બધું આપણું જ છે ને આ બી પાડી જાવ જ્યાં આપડે انسان માલિકલિક માલિક લાગતું અસર પડે અસર પડે ને તમને ખોટ કે ભાવના થી અસર તો થાય ને ભાવના થી અસર આત્મા ની ભાવના એટલે શું લભ૭ ફભામ કભભા ખભભણ મલ૭ા ખભા�ે ને ને ને ને ને ને ને ને. નહ ઋલા�ચ૦ નેન સ્વામી ની વિધિ છે સંત પુરુષો એ ભાવના છે અને પછી આમ એકદમ વધારે એકાંત જેવું મળ્યું હોય તો શું બન્યું શા બની રહ્યું છે આ રોજે પડે છે ઘરે એ બધા પરિણામ કેન્સલ થઈ જાય અને આ વ્યવસ્થિત શુદ્ધાત્મા અને સંભાવે નિકાલ સાહેબ બધા શુદ્ધાત્મા તરીકે જ આખો તત્વ દ્રષ્ટિ ઉપયોગ જ એ જ આખો દાળો જાગૃતિમાં રહ્યા કરે એટલે કોઈની જોડે આમ દ્વેષ કરવું કે અકળતો પેલા કે કોઈની જોડે શા એ એટલે તેલા ભાવ તો બધા ઉડવા માંડ્યા એ આપણા માં ડખો કરી શકે તેવું છે જ નહીં પોતાનું સ્વરૂપ એવું છે એ પણ એક લક્ષમાં આવ્યું છે એટલે એ સંબંધી પણ બધું અથડામણ ઊડી તો કરી જશે કેમ છે તો કરી જશે કે તે એવું જ ભાવ છે એ જ આપણી સંકટ ન બોલતાય આમ એ જઈએ અને ભાવના રહ્યા કરે ભાવના રે ભાવના લેજ કરવું કે હવે જલ્દી દીક્ષા આપી દે એવું આશ્રમ થવાનો આ આ તો મંદિર એ બચ્ચું શું દિનો બુછો ને યોનો બુછો કેમર કઈ ન કઈલી પોટી કે સન્દાતે આના સંગના કે જો આ ઉભરી ધરણાદ મે સુપ્રભાત હે છૂટા ધર્મ ઈચ્છા ના આ બાજુ જુદું થવા નીકળે છે આ શું થાય છે ક્રમ માં આવી જશે આ લોકો એવું સુંદર પાયા પર આવી જશે સરળ સરળ પ્રોપરિયો સરળ વસ્તી શાંતિ હશે તો બહુ સાધા પ્રગટ પુરુષ કરવો પ્રગટ પુરુષ કરવો હાટ પુરુષ હા પણ આ છોકરાઓ જે લખે છે અધ્યાય બહાર જોશે દુનિયા પરી કહેશે સો નો હિસાબ છે મારો સો પેઠા એટલે પેઠા ને તો બિલકુલ આ તો મારે મતમાં જ ના ઉમે પાણી કાઢી ઉપાધિ નહીં લાગે થવા માંગે તો એમ થાય માણસ કે પાડી શકે આ કુ વિજ્ઞાન એવું છે બધે સેફસાડી કરીએ આપડે પાડનાર ને બહાર પડશે કેમાણુ આખા હિન્દુસ્તાન દર્શન કરવા જ્ઞાન સાથે બ્રહ્મચર્ય અને જ્ઞાન બે વસ્તુ એટલે બહુ ઊંચી કહેવાય હા બ્રહ્મચર્ય જ્ઞાન ઉપર જ્ઞાની માથા ઉપર જ્ઞાની માથા ઉપર સાથે થાય ને આશ્રમ તો શબ્દ જ નહીં પડી રહ્યો ત્રણ હજારો વડિયા ના તારા અહી પડી ગયા અહી તો આવા સંતો નો બી ડખો સારો નહિ આ લોકો સાથે આ લોકો સાથે બીજું ડખો સારો નહી એટલે બહુ સરસ તો જે કઈ દીધે તો ત્રણ દિવસ બાર વાળા બીજો કચરો નઈ આટલો જ કચરો રાખવાનો આટલો ભાગે રાખવાનું બાકી રવા કાયમ રેવા માટે નહીં રેવા કરવાનું આપડે જવાબદાર નહિ પણ એક નવું એક કમ્પાઉન્ડ એવું કરી આપીશું કે જેની અંદર પોતે આટલા રૂપિયા આપી નો પોતાની કાયમ કરી લે કરી લે અને ગળા ખરા પડી રેવા વાળા ખરા બધું હોય જરૂરત નહીં આપડે તો આગળ સુઈ હોય ઇન્સોક્શન કરો બસ એની જવાબદારી આપડે એટલે વિચાર છે કે જમીન આપી દેશે